પેલા લોકો આ મધ્યલા તો એની હોલ્ડ કરી મગજ પાવરફુલ ભગવાન બેઠેલા મધ્ય અલગ જાય કોઈ વખતે મુશ્કેલી બી પડી જાય ને એટલે હોલ્ડ તો કરી લીધેલા બધા ને એક એક માણસ એટલે જેલમાં આવી લીધે આપડા જે ઓછા હતા તે પછી કયું કે રંચડોભાઈ તો મિશાલ લઈ જાય છે તે અમારી જોડે પેલા કાંતિભાઈ બેઠેલા નીચા હે બોલ્યા કે મિશન તો લઈને જાય છે બરોબર નથી તો કાનતી ભી તમને સમજણ નથી પડતી પૂરી આ તો બઉ મોટું મિશન લઈને જાય છે તમને એની ખબર નથી ખબર નથી બાકી એ તો બહુ જ મોટું મિશન લઈને જાય છે કારણ કે જેવા મને ખબર નહિ કે ખબર ના હોય ખબર ના હોય એટલે શું સારું કાલે દરેક સારું નથી સારું દાદા ના આશીર્વાદ લઈને હું જઉં છું જોકે મેલાનિંગ કર્યું નથી ક્યાં શું કરવું શું નહીં પણ મને ચોક્કસ ખાતરી છે કે હું જે વિચારો લઈને જઉં છું એ વિચારો ત્યાં આગળ હું બરોબર પ્રસરાવીશ નઈ સત નું મેં કહ્યું એમાં એમને એવું કહ્યું કે ત્યાંથી ભાતું લઈને આવે પાછા મેં કહ્યું ભાથું ત્યાંથી નથી લાવવાનું અહીંથી તમે ભાથું લઈ જાઓ વેચો ભાતુ અહી તો મને બહુ માલ છે અહીંથી તમે ક્યાં વેચો ભાથું લઈ જઈને ખુટે એવું નથી બોલે હતા વધારે બોલે થાય તમે બોલાયો એટલે બોલ્યો બીજું કઈ આમ ના હોય સ્કૂલ ની અંદર બાર બગીચામાં હોય પણ આ જગ્યા એ ના હોય પણ ઘોડી દીધી શું રણછોડભાઈ ક્યાં ઘોસાડ્યું છે તારે પરિચય સારો છે સારો પરિચય એટલે ગીતાંત રાખી એની ઈચ્છા છે ખરી નાખે એટલે પછી સત્તર હજાર છોકરાઓ છે મોટા અમે આવી મોટી બોલો થઈ જ સત્તરસો ને બોલી જાય એટલે થવાના હશે છોકરાઓ ભણતર માં રિલીફ કરી છે આમાં આઠમા ધોરણ થી ફી નથી આઠમા ધોરણ થી આગળ ફી નથી બધી બધી સ્કૂલો માં બધી નિશાળોમાં ગુજરાત ની બધી નિશાળો માં પછી ફી નહી એ સરકાર ફી આપે સરકાર તરફ થી ફી મળે અને એક થી સાત ધોરણ સુધી સરકારી આપી આઠ થી ઉપર ના ધોરણ આઠ થી ઉપર ધોરણ ફી નહી મફત ભણવાનું કેમ ઉપર મફત ભણવાનું હોય ને ना छोटा ने एवं म्युनिपालिटी पे कारवाण वाला खरा ने कारवाण वाला डाय शामे पे कृष्णानंदी स्वामी बाहर जाए फरे से ત્યાંથી પણ થોડા થોડા પૈસા આપે લાખી સારું કર્યું છે અને એના કરતા ગીતાબેન છે તે એક થી સાત ધોરણ માં કાયમ ગીતા ના અધ્યાયો છોકરાઓ સારા Respond from a back p konk dogs. Yes They walk through have a back. A good relationship. Man a sum of life. Man a sum is such a thing so we aren't just losing money to He's not just getting a Poor his mom. Tasty is going to really overlain. Thanks being a rough a <laughs> past <laughs> again. જય જય લે લે માં અલબિજ જય જય જય જય જય જય જય એટલે બસ કે દીવો બધું આવે હા હા ગણો ની કઈ ખરા નીકળતી જાય છે ખતમ દે ને રૂ કે લઈ જાય ને બરાબર છે જાય લે ટાઈમે ખરું કોની રે તો કો વાળીય એટલે ની બરાબર છે બહુ દોર કરે અચ્છા કારણ કે બંધારણ બંધી ગયો ને હા અને સંભર નિરંતર ઉભો રહે હા એટલે સકામ જોડ સારું છે પેલું જે દસ વર્ષ છે ધક્કા મારી ને આપડે ધર્મ થતો એ મહેનત ચાલ્યો બારા હજાર ધક્કા મારી માટે ચારે બાર બરાબર આખું જગત ધક્કા બન્યા મારું તારે એને સમજાય સનાતન છે બીજો જ્ઞાન ગણ આત્મા યંત્રાત્મા અને બીજો વિજ્ઞાન ગણ આત્મા એ સંવિધાન શું કરવું શું બરાબર ખુશી પર બે હવે બે મહારાજ તમારે લીધે નઈ તો ના વાળે આ તો આ તો બળવો બળવો કેવાય પ્રભુ શ્રી એ બળવો કર્યો છે આ બાજુ નું ઉત્તરખંડ રાખો ધી દૂરી ગયો એવું થઈ ગુ થઇ ગયું શું બરાબર તો આ તો કેટલો મોટો બળવો કેવાય ઘણો મોટો ઘણો મોટો અને લોકો નું કલ્યાણ થી એમને એમ થઈ ગયું ને અનંતવતાર શાંતિલાલ ભાઈ ના કરી મહેનત વજ્રેશ્વરી નો આવ્યા તો ક્યાં સુધી વજ્રેશ્વરી આપ્યા અને નીરુબેન ને ખીસ્તી ભાઈ નો ભાયા હોત તો શાંતિલાલ ભાઈ કઈ ખબર નહોતી તમે મને કહ્યું પગાર આવે ત્યાં આપડે વજનશ્રી ગયા ને ત્યાંથી દરવાજે ઉગડ્યો ત્યાંથી દરવાજે ઉગડ્યો ચલો શબ્દ શું કહ્યું તું બે ને આપડે પેલા ગામડા પેલું નહીં એક વેડિંગ બેઠા તે શું ના દર્શન થયા પછી ના આવે એવો માલ છે પણ આ તો હા માલથી પડે નઈ આવ્યો એવો માલ શું પણ મારો એક શબ્દ હતો નઈ ભયંકર બંધન રૂમ માં કીધેલું ક્યાં મોટા મોટી મોટું જવાબદારી છોકરા ની લાલ છે બીજી લાલક છે એ લોકો ભાઈ આમ કરતા ભૂલી ગયા ભૂલી ગયા ભગવાન કહ્યું ભગવાન ને કોઈ જય જય કરે એ આમ નથી કરતા વખતે એ આમ કરે તો એ તો માલિક છે કે આખા બ્રહ્મા માલિક છે વખતે આમ થઈ ગયું હતું એમ નો ના ગણાય ને જય રચી ના કરે જય સચિન આપણને શોભર ની તમે કોણ નીચી એ વ્યાખ્યાન આપતા હતા અને બે મિનિટ માટે બંધ પચીન ભાઈ બેસાંત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 મહારાજ હત છે કોઈ શાદ નહીં શેર થાય દસ હજાર ભેગા કરી મહારાજ નું ગામ કાશી નું ધામ મહારાજ શું મહારાજ લઈ બેઠા જોખમદારી પર બોલી રહ્યા છો એક એક શબ્દ ના બોલાય પછી તારે હો ગાળવા વખતે નહી બોલતો કાં કઈ છે તે કરવું હોય ને સરકસ બહાર કાઢવું હોય ને ધંધો રાખવો પડે ના રાખવો રાખવો પડે હા એનો સ્વભાવ પણ જતો રહેવા એટલે સભામાં ના આવે એટલા માટે વાર મૂકીએ પણ છઠા એ કુદ્યો કથાય શબ્દ જોઈ તો માથું તોડી નાખે શબ્દ છે શું કયું કસાય બરાબર કસાર તો ગયા એમના કસાઈ તો ગયા જ નથી બરાબર ના પ્રશ્ન તો પ્રશ્ન તો પૂછે માણસ મને કે છે કથાય રહીત કરી શકે હું કઉાય રહીત કરે પણ બીજા લોકો ને અધિકાર છે કઈ કથાયું થયું તમારા અધિકાર જાણવા જેના કથાય માલમ પડી જાય છે આખ કડક થઈ લાગે છે લોકોને માલુમ પડી જાય કથાય ઓપન થઈ જાય કથાય પણ કોઈને દુખલાય ના થઈ પડે એ કથાય ને ભગવાન લીધા છે શું ये करी जोखमे क्रोध थे उग्र थे समझ जाए जरा उग्र थी गया कोई नहीं दुख थे ना दुख પોતા એકલા થાય ન કેવાય જ્ઞાની થી મળી જ્ઞાની એટલે જીન જ્ઞાની એટલે જીન પણ કસાય ચાલી છે કે ખરું પડશે અમુક ખાધું નહીં એવું લાવો એક પણ મારે આચાર્ય લાવો હું હું નમસ્કાર કરવા છું કસાય રહીત વાળો પોતે જ નાખે અરે મારા ફ્યુશન માંથી કંટાળી જાય છે રાખો પડતો મનમાં જ્યાં આનંદજી મહારા સૌથી મોટા મોટા આચાર્ય ખીચ્યા એટલે પુરુષ થયા પણ હું તો પુરુષ નો કેમ કે મને જીતી લીધો હું પુરુષ જ કેમ કે જે આખું શણગાર તે નથી તો બીજા શણગાર રહ્યા નથી અમારી બે સખીઓ છે કળાવતી પાણી પડેલો કેડવો દાદા રડુ આવી ના કરેલા બળવો કરનારા માણસ ના માં એને પંપી કરનાર જોઈએ આ બધા ચાવી વાળા પુત્ર ને પાઠ હું ખાલી ખાલી થઈ ગયા એવું ના કહેવાય પાસે આ સ્થાપિત કાલ પૂરો થયેલો પાક ચાલુ થઈ ગયું પાઠ ચાલુ થઈ ગયા એના માટે આમાં કઈ શકીએ લોકોને પાક ચાલુ થઈ ગયા સજીવન થઈ સે ઴રિલિમ સેત બાગે ખે આટિભેવે કે શરસા ઘાગેવાગે બરિમંએ સાગે સાગે તમિમ બાગે સે જેણન ે� મનલા મોટા છે એ ત્યાં ભેગા થયેલા માસતીજી ઓ પાસે તો ત્યાં કરાવવાથી માસતીજી ને દવા તપાસ કરતી તપાસ થયું એટલે મેં આવ્યા પછી કે કે તમે કે ભાવ કરો અને દાદા ભગવાન કરીશ અને દાદા નું નામ લઈને તમે દવા પીશો એટલે બધું સારું થઈ જાય સાયમ થી માટુંગા આયા સાયન થી માટુંગા આયા સાયન હતા ને આખો ઠાણા બદલવારાના પાછા ઠાણા તૈયાર ને શાંતિથી ઠાણા ને ઠાણા પોલીસ કરાય વાત કરી ભગવાન ગાય કોળ દોડાળ કોળ દોડી એને એ વાત પહોંચી છે એને પણ નાનાની વાત પહોંચી છે ઘરે એટલે પહોંચી જાય એટલે સતીલા પહોંચી ના ટીકાવારી હોય કે ટીકા રહી થાય પણ વાત ટીકા પડ્યા છે એવું મને સમજાઈ ગયું આ કામ છે બીજું કામ જ ને કોઈ કામ નહી ઔરંગાબાદ વાળા જગ્યા મળતી નથી ત્યારે જગ્યા નહીં મળે પછી હા જય ઔરંગાબાદ આવો અમ આવો ને ભીર માં ભુરમાં આવો એકદમ ઘણી જગ્યા છે આવો ને જગ્યા જય સચિરા પ્રાર્થના દોય દેય કપિડા ને નમન કો દેતે નમન સૂર્ય દેવ આ ગણિતિયા આમ બ્રહ્મ ભણપુર વેળા હે હા હા બનો જોને જય જય સચિરાનંદ જય સચિરાનંદ આજના થેન્ક યુજના અમુક માંગ દેતે વિધિ સંકેલન હેલ થાય નજો કે રાગે પડે નું વાત બીજું બાપડા પોતાનો નહી પોતાના પાડોશી નો નહીં કારણ કે ચંદ્રદેવ ધમકી ગયા સમારંભ ની રૂપનો મારાજ ને આનંદ રહેશે ભત્રીક કહેવાય બહુ બહુ ભત્રીક પાસઠ વર્ષ માં ચાલીસ વર્ષની દીક્ષા અને ચાલીસ વર્ષ નો કેપ અને જેલું છે એ શબ્દ અને સુધાત્મા નું લક્ષ્ય બરાબર અહિયાં ઉતરી ગયું વિજ્ઞાન ભૂલ નથી જ્ઞાન માં ભી તમને દ કામ કાળી લેવા જેવું ત્યાં તમે કઈ નિર્જા બીજા આવી કલાવતી મારી આવી યાદ રહે ચોપડીઓ વધ ને ધોરતી તેના ધુમાર ના એનું કેમ લાગે છે દાદા આ સબ્જેક્ટ નું કેમ લાગે છે આપને ડુંગરશી મારા સાહેબ નું તબિયત વધારે સિરિયસ છે બધો જ નફો છે ને જે માલ આપડો હશે એટલો એમાંથી કોઈ આગો બધું થનાર નથી કોલ આવો હોય આપડે મજા નીકળવા નાખીએ કોઈ જશે અમરપત ના લીધેલો ક્યાં ખોવાય શું ચતુર્ગતિ માં કયા ખાડામાં પડે કેવામની પાસે સારી જગ્યા ઉપર પાછા એ પાછી હવે પાછળ જગ્યા નહિ પછી આ શું શરીર ના કરતા એનો એક અડધો અંગ માં લોહી નથી ફરતું પગ માં એક પગ માં લોહી નથી જતું અને ચાલવા ગયા એટલે પડી ગયા તો એસી ને પોતાનું આયુષ્ય કીધેલું અને પંદર વર્ષ બાકી છે આપડે વેપાર કેવડાવ્યું છે નથી આવતા કાગ લખ આજે તો આગળ આપીયે લખી નાખો ને મેશન આવી કહી ગયો રમેશું ને બાબ હા એ કહી ગયું સેટ વેટ નથી આવે ગુરુ પૂર્ણિમા મહત્વ એનું મોટામાં મોટું પૂર્ણત્વ દશા ને પ્રાપ્ત કરાવી રખરવાનો કારણે રખડવાનું છે ભારે થાય ના ભારે ગુરુ કિલ્લી જોઈએ બરાબર છે ચલો ગુરુ એટલે ભારે બાપજી બાપજી આમ આમ કર્યા કરે પેલા બાપજી આમ કર્યા કરે કઈ જાત ના બે ફૂટ તો જવાબદારી ન વર્તન થાય ને તમે પાર્ટી પર બેઠેલા પુરુષો આમ કરો છો કની જાવીર કરતો દર્શાવ પોતે માહિતી દરસાદ આમ કરે મનમાં એમ થયા કરે ભગવાન ડરતા હતા આ જગત થી કોઈ ચીજ થી દસા નતા પરમગીની પરમવીની માં કદાચ ના રહી ધર્મ છે ત્યારે લીલી પાઘડી બદલા પાઘડી ગઈડા બચા દોહા હોના પાછી કરી દ વાત તો ચોક્કસ તમે આમ કરી ને કરે બાર લાખી દરતા નહી કઈ જતના લોક થશે ગુરુ કિલ્લી છે નઈ એવું મને ખાતરી થઈ જાય કિલ્લીઓ વધેલો બધા મીઠું બોલે બરાબર તીર્થક્રો શર્મ શારીરિક હોય હા એટલે એમને મળે અવરું વ્યાન ના ભાઈ તમારે જે થવાનું થાય ઇતરા જુએ નહીં તો મારી તો બરાબર થાય નહીં ને સારવાર અપોકાળ નું થાય કે બે કાય પણ સ્થાન કોઈ જુટવી શકે નહિ ક્યારે નથી કોઈ જુટી શકે નહીં આપડે આપના સ્થાન બેઠા છે અને શાંતિ લાવી આપણા સ્થાન બેઠા આવે શું આવે ભાઈ એનું તમ સારું કયું નથી મગજ બરાબર નથી ગામડા માં ગયા ત્યારે એ ભાઈ ત્યાં બેઠેલી ને બે હતા એમાં એ સાચી હતી એટલે એને આ બધી વાતની તો ખબર ખરી પણ એમના સમજાણું પણ અધા જ બે છે એ જાણે કે આપડે જ્ઞાન આપે છે આ બધા ને એ આપડે લઈ લેવાના જ પેલા ને તો જે કલા હતા ને એને તો એ સમજાણું હતું ज्ञान शास्त्र धर्म क्यों मर्म तो ज्ञा हारे આત્મા સાત બીજી શકે એવું નથી અલગ સર્જ છે જ્ઞાની પુરુષ સાહેબ તમે આમ કહો છો જ્ઞાની પુરુષ ની આત્મા છે તો અમે જઈશું તો સાહેબ એમને શું શું કરેલો હોય માથું મળેલું હોય ક્રોધ કરતા હોય ના ત્યાં ત્યાં સમજવાની રાખાય બરાબર છે એનો લોજ ખ્વાશું ખ્વા એનું વાણી હું પણ જે કઈ કહે